દુભાય એ તો સમજાયું પણ ન દુભાવાય દુભાવાય એટલે આપડે આમ સિદ્ધ ના દુભાઈ કડી ખેડ બગાડી નાખીને પછી બાજે દુભાવ તો હોય ને કઈ બરોબર છે આપડાવા પ્રત્યે ના અનુભવ એ દુભાવતો હોય તો આપડે કઈક ના બરોબર એ અનુભવ ના કરી બકરું કાપુ દુઃખ થતું હોય આપડા હાથ ના દુઃખ થતું હોય એ કરાય નઈ આપડે હાથ ને દુઃખ ના થયું તો એ માસ નઈ ખાવાનું છૂટ હોય કઠણ થઈ ગયું બીજી ચીજો મળતી નથી હોય તો ખાવું બીજું ના મળતું તો પછી ખાવાનું બીજું મળે છે કે નથી મળતું પછી ના થાય દુઃખ થાય ખાવાનો અધિકાર નથી તમે મીઠ ખાઓ ને હાર્ટ ઉપર મીટ ની મીટ ખાવાનું રાઈટ તમને આમ દુઃખ ના થાય તો ખાવાનું ના દુઃખ થતું હોય તો નહી ખાવાનું ખબર પડે છે અને જાતે કાપી ખાવાનું સ્ટોરમાં લઈને ખાઈએ ને એમાં શું ખબર પડે આપણને પણ આપણે ખાધું કેવાય ને રાઈટ એટલે બીજું ખાવાનું બહાર ના મળતું હોય કોઈ જગ્યાએ ના મળતું મીટ હોય છે તમે જીવ ના બળે પગલું મીટ ખાવ જીવ બળે એમ પડી સમજાય નક્કી કર્યું ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ તો લાગે ના ખાવા કે કઈ દેઉ છું ડાયટ પ્લાન પ્રોમિસ આપી દેવાનું કે નહીં કારણ કે કારણ કે એવું જ કરેલું પછી મન કંટ્રોલ ના રહે આપણે જોઈએ એટલે બેઝિક બિહાઇન્ડ ઈટસ ધેટ एनीथिंग दैट યુ વોન્ટ ટુ ઈટ ઇફ યુ કેન પ્રેપર ઈટ ઓફ યોર ઓન કટ ઈટ બોઈલ ઈટ એન્ડ સી યુ डोंट ફીલ एनीथिंग બેડ રિગાર્ડિંગ ઈટ યુ હેવ ஆல் ધ રાઈટ ટુ ઈટ આ તો કાકડી લે રાઈટ કાકડી લે તો કાકડીને કાપ તો હો તો કાકડી બગઈ જાત રે પછી ખસી જાય કરી હાથમાં નાથમાં જાય એ રીતે જો ચિકન લે જીવતી ચિકન અને એને પકડીને કાપવા જાય તો એ ચિકન છે તે આમ કરીને ભાગવાનો પ્રયત્ન બ્લડ જોઈને પણ અરે રાખી થાયટ થિંગ યુ શુડન ડેટ વિચ કોઝ ઇઝ દેટ પર્ટિક્યુલર ઇફેક્ટ ઇન યુ ધેટ યુ શુડન ડેટ ઓકે કાકડીમાંય જીવ છે અને પેલામાં જીવ છે ઓકે એવરી લિવિંગ થિંગ વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ આપડે કેવા કે આપણે રાઈટ થિંગ સમજાવી ના સમજાવી ટીચર ને આપણે બધાનું જોઈએ એટલે આપણે ખાઈએ રાઈટ સેમ થિંગ વસ્તુ ખબર પડી તો દાદા ને તરત પ્રોમિસ આપી દીધું પ્રોમિસ આપી દીધું પછી નહીં એટલે આવું કોઈ સમજણ નથી પાડે આપડે સ્ટ્રોંગ મગજ ના આવે તો દાદાને કેવાનું પેલા એમાં કરી આપો તો આપણું આપણને સ્ટ્રેન્થ આપે એટલે આપણું હજુ વીક માઇન્ડ હોય ને આપડે નાના હોઈએ તો એટલે સ્ટ્રેન્થ આપે આપણને અમે મોટા જ अगर पाँच पंचासी भरत शुक्रिया क्या ज्ञानी ज्ञान हुआ किसको नहीं हुआ क्यों नहीं पूछते हैं आप स्वामी जी स्वामी जी ने हिंदी आवड़े आप हिंदी मा बोलो स्वामी जी पूछते हैं की जिसको ज्ञान हो गया आत्म हो गया उसको पता चलता है कि दूसरे को आत्मज्ञान हुआ है या नहीं हुआ એટલે જેને જે જ્ઞાની હોય એને ખબર પડે કે બીજા થયું કે આત્મ જ્ઞાન હોવું શકતા બોલતા આત્મજ્ઞાન બહુ ગલત બાત હોય બહુ લૌકિક બાત છે અલૌકિક બાત અલૌકિક જો લૌકિક માં સત્ય અલૌકિક માં बोलता है कि कहा साफ समझे अगर आपसे रमन मास्टी ऐसी हेट होती तो आप समझ पाते कि रमन मास्टी को ज्ञान हुआ है क्या रमन के मारो प्रश्न आप समझा नहीं आपने जो रमन महर्षि भेगा था તો આપને ખબર પડે કે ખબર મૂતા કોઈ આદમી હોતા ના લીખા ચાર વેદ કા જો ઉપરી જબ આત્મી નાગેદ કા ઉપરી જબ આપતા બા લૌકિકમાં તો એ બોલતા આપનું ધ્યાન બાલ બાત હશે ભગવાન એમ કે છે તમને જો રમણ મહોર્ષિ કે રામકૃષ્ણ પ્રમુખ મેળે આપ પડને આત્મજ્ઞાન કહે છે આત્મજ્ઞાને કા રસ્તા કોટા રસ્તા નહીં એમ રસ્તા રસ્તા કોટા ભાઈ રસ્તા આત્મજ્ઞાન મેં કણન હું જતા પરિ જા જબ આત્મજ્ઞાનિપેન્ડેટ હોય જબ ભગવા ભગવાન પૂર હોય જબીમી જ્ઞાન ભક્તો માલુમ હો જ્ઞાન હોવા નહીં ભક્ત હૈ ભક્ત માલુમ હોય આદમી કો જ્ઞાન ભક્તો હોય એ લોકોને કઈ રીતના ખબર પડે કે ભક્તો જો ખુદ માંગેતા પઢને કોઈ જીસક કોઈ જાતિ ભીખ નહી હૈના કુદ ચાહે નહીં લક્ષ્મી ચાહે નહીં સ્ત્રી કા વિચાર નહીં જો શરીર કા માલિક નહી જો કા માલિક નહી માઇન્ડ કા મલિક નહી લખા નહી ગલત બાલૌક હોય ભગવાન ને પણ and that's <laughs> what I think I don't know that was very nice and that's what I'm talking about but something halwa that I mean getting to the point when can we talk about this but it's not happening we'll talk about it later what does he say what does he say when he comes when he comes he says that he's going to do it નાખા વલ ન એકાદા કોઈ દફે હોય કોઈ દફે બારી કા માલિક નહીં કોઈ ચીજ કા માલિક નહીં બહુ અચ્છા લાગિપેન્ડ હોય કોઈ નિરામ કોઈ આત્મજ્ઞાન કાં આત્મજ્ઞાન કંઈ દેખા આપનેતા બતા શકા પૂછે તો અગા હો તો યાર ભક્ત કેસેઠા હોય હોતે આપ ભક્તો નિમિત્ત કરું તમેઠા ન હો તો આ કે આપને થયું માટે તો અગર ભક્તો દેખાતા કે શકે સબ કામ હોય એ દુનિયા કેસને બના આપો આપ આપને આપણે પઢા હોય કે આ દુનિયા દુનિયામાં જાનતાુનિયા કે દુનિયા કિને આપશે જવાબ સુન લી દૂસર બતાવેગા તો હમલો કહે સમજ પા કોઈ માન લીજે આપને જવાબ જોયા લ્યા જી જવાબ દે દુનિયાને બનાઈ કોંગ્રેસ કો મોરચે પીછે કેટલી બહેતર કરેગે એમ કે આપની પાસેથી કોઈ આ બધા જઈને કે તો પછી બીજા લોકો કેવી રીતે ખબર પડે બોલને જરૂરી બહાર બોલને ચીજે છેલ્થ ને જો ચર્ચા હે વાષા મેં લોકિંગમાં બોલને કા હાલો જે મગજમાં પ્રેમ થી દુનિયા કસને બનાઈ તો ઝૂટ બોલતે જવાબ માં કોઈ આપને પૂછે કોણે બનાય બતા કરેક્ટ ખુલાસાડ ક્યા રિલેટિવ વ્યાખ્યા કરે તો આનંદ આયેગા ખુલાસો કરીએ કે ગોડ સુચે રિલેટિવ એક ચીજ નહી જાનને એસી બાત નહી સબ ચીજે મિલ જાય सब चीज जरूर क्योंकि इसका मालिक नहीं है ये दादा भगवान ये नहीं है तो कौन मालिक है इसका भूख तो दादा भगवान को लगती है जिसका भूख लगती है मालिक है ये इसका मालिक नहीं है ये मालिक नहीं है ये दिखाता है वो मालिक नहीं है कौन मालिक है फिर कुछ पता दादा नहीं भगवान खुदा ही मालिक है वो वा जुदा है और ये जुदा है दोनों जुदा चीज है ऐसी चीज बुद्धि में समाई ऐसी नहीं हमारे बुद्धि नहीं केंट भी बुद्धि नहीं और आप बुद्धि बात करता है અને દાદા ભગવાન બોલ રહે નહી દાદા ભગવાન બોલે આત્મા કભી વાત સુન તો બોલ રહ્યા બોલતા ઓરિલતે બોલતા ઓરિલ અરે મેં જ્ઞાતા દશા હું બહુ બીજ હશે સમજને ભગવાન ક્યા ભગવાન બાબલો બોલતા સાંટિસ્ટ ભગવાન ઉપર બાપી આકાશ ભગવાન મન કા એક ગોડ હે ક્યાં ગોડ હે ક્યા તો મન કા પિતરની એક કલ્પના છે કે નહીં ગોડ નહી દુનિયા કરેક્ટ આપણ કૌન એ ગધે કે ગો ગાડ ક્યા કરતા દેખતા હોય ભૂખો મર રહેસ્ટ કરે ગોડે ગોડ શું કરે છે ભૂખે આપતંત્રો સ્વતંત્ર આપેગા સમજ ભગવાન હાથ નહીં હાથ હૈ યા સવાલ હાથ હૈ ભગવાન હાથ હૈયા ભગવાન હાથ ખા કે નહી હાથ હાથ હોય ભગવાન કહેવાય હાથ કડા ભગવાન કલ્પના મે કલ્પના કરેગા નહીં હાથ કહેતા કલ્પના વિજ્ઞાન તો સબકો પઝા સાધુ સન્્યાસી સંતો टेंशन कमी हो जाता है धीमे धीमे टेंशन खराब होता है हमको टेंशन पति सही साल ऐसी हमको टेन्शन नहीं पति ज्ञान होने पर आरोप का सुख दुख लगता है या नहीं लगता ज्ञान पी भूख तर गर्मी ठंडी असर थाय थे बहुत आच्छी तरह खाना पीना बहुत ચુટી કટને દર્દ હોતા નહીં જ્ઞાન હોય કે બાદ આજ ચુટી ખે તો દુખે કે બહુ અચ્છી તો આ તું લોકો ટશન આપના ટેન્શન આપણે ટેન્શન બોડી કાલે ચીજ નહીં કે अच्छी तरह से गाए थी जैसे बालक की माफ हो सकता है बात बड़ी चीज कभी को कभी होता है लाखों का हर देखा है बातें सुनने की नहीं मिलेगी जिधर बुद्धि भी नहीं होती जहाँ तक और सब चीज है पब्लिक को सिखा रही नहीं क्या चीज इधर बोलता है ये संत पुरुष आखिर ऐसा हो गया क्या होगा क्या गया? समाधी हो गया समाधि हो गई समाधि हो गई क्या कह ऐसा गया मालूम नहीं होता समाधिक हो મે કા બાદ છે સમાધિ નિરંતર જાગૃતિ ગલત બાતો કોઈ આદમી સુખી એની બાબાશન હોય સમાધિ સમાધિ કોને કેવાય સાચી સમાધિ કોને કેવી નિરંતર જાગૃતિ વિરાઉ એની ટેન્શન રાગ બેસી રહી ભાવી દેવી તો બી આશીર્વાદ બડી ચીજ હે એવો તો ભગવાન એવો ગયા ભાઈ કહેલું નથી બહુ અઘરી વસ્તુ છે અઘરી વસ્તુ એટલે કભી હોતા घरा अगर, नहीं है अधरा नहीं है मगर हो हो कभी होता है आत्मगानी हो गए लाइट है इसकी लाइट लाइट दूसरे के लज्ज दूसरा का हो जाता है इसमें हार नहीं है मतलब लाइट भी होता है अंधारण में कहता है लाइट है लाइट हो सकता है हमारी फायर फिक्स फोर्टी है बच्चा जिसकी लाइट लगाए આત્મજ્ઞાન હોઇટ લગાયા આત્મજ્ઞાન હોય માટે ખરાબ વિચાર નહી માર મારો ખરાબ વિચાર નહીં એસા તો હોયા પરિસ્થિતિ પર ચિંતા હોય મેં બોલાખ રૂપિયા મેળા એક ચિંતા હોય ગરંટી દેના તુમરે આરત સ્વીકાર કરોને જય દાદા ભગવાન દાદા मनु भी शुक्र कहते हैं पर शरीर नो आत्मा, ने परमात्मा।, सु सु आत्मा ने परमात्मा जोड़े शु संबंध है संबंध नहीं आ जीवात्मा शरीर है त्या सुधी तरह मारी जीवात्मा तरीके भरया गया જીવાત્મા તરીકે ફર્યા કરે છે અને જયારે એને એમ લાગે છે કે આ ભૌતિક માં સુખ સુધી જીવાત્મા છે શરીર માંથી સુખ છે પાંચ નું સુખ ફળ છે ત્યાં સુધી જીવાત્મા છે શરીર માંથી સુખ ખોળ તો ભૌતિક સુખો ખોર તો બંધ થયો અંતર આત્મા સંબંધો છૂટી જાય પરમાત્મા થાય એનું એ જ આત્મા પરમાત્મા એનું એ જીત છે જો આ ભૌતિક ચીજો છે ત્યાં સુધી જીવી છે અને ભૌતિક છૂટે છીટી જાય જીવી છે ઉટ માય જેને બધાને છૂટ છે ભગવાન કૃષ્ણ ભગવાન મોનોબલી હતી ને કોઈ માવી ની મનોબરી હતી જે કોઈ માણસ આ વિધાઉટ માય મમતા સર્વસ્વ નાક થાય એ બધું સંસાર માં મન ની ચિંતા નું નિવારણ કેવી રીતે ચિંતા નું નિવારણ કેવી રીતે કરવું કઈક ને કઈક માણસ ચિંતા તો હોય નોકરી ની ધંધા ની પૈસા ની છોકરા ની જ્ઞાન પુરુષ મળે હિમાલય હિમાલય માં ભટકો હો તો મન છો તો એ જવાનું શું જોવાનું ઘેર બેકરા એક બે પછી તુલસી ઓપી ને ગુલાબ નો હું આ તો બે ઘંટ છોડી છોડી પાસે ઘાંટો ગયા એટલે હિમાલય માં સુધરતો હશે કે કસરત પરીક્ષા મારે પોતાની જાતની પરીક્ષા જોવા માટે સ્ત્રી વગર તારે જાય તો કસરત હિમાલયમાં ભટક થયેલ ભીડ માં આત્મજ્ઞાન થાય લોકો ની ગાળો દેતા હોય લોકો માર મારતા હોય એ લોકો આત્મજ્ઞાન થયું છે આત્મજ્ઞાન થયું છે તો આપણી ચિંતા નું નિવારણ કરી શકો તમારે કરાવી અધિકારી હું આના માલિક નથી હું આના માલિક નથી હું નિમિત્ત છું શું છું તમારો માલ તમને આપું છું મારા ઘર નો તો અનંતે થયેલો હોય તો આત્મા નું અજ્ઞાન થયેલો માણસ હિન્દુ ચંદ્ર ખોઈ દઉં આત્મા નું હજુ અજ્ઞાન હોય અજ્ઞાન અજ્ઞાન તો સમજે એ સમજી અંધારણ જે સમજે કેવો કે ક્રોધ માન માં નબળી જવી જોઈએ તો દાદા આ બધા અમે લોકો તમારી સાથે સંતો સાથે મુનિઓ સાથે તો તો આપની જય સચિ થાય અને હિન્દુસ્તાન ની અંદર આટલા તીર્થયાત્રા છે આટલા ધ્રમિક છે છતાં હિન્દુસ્તાન ના લોકો કેમ દુઃખી છે દુનિયામાં હિન્દુસ્તાન માં આટલી બધી આટલા બધા તીર્થો છે સંતો છે છતાં હિન્દુસ્તાન આટલું લોકો કેમ દુખી છે એવો સંબંધ બધી જ્ઞાન ઘણી વાતો છે બધી અને ક્રોધ માલ માં લોકો જાય તો સાચું આપડે ગાળો ભણીએ તો આપડી ઉપર પ્રેમ ના જાય ત્યારે આપડે જોઈ છે तो आत्मा में एक टेट जो हो है, तो कई आत्मा क्या हिंदू सर बताए बाबा के हमको आत्म से हुआ आत्मज्ञान वाला आया मगर सब अंधे में एक इतना भी देखता हुआ तो बोलता है हम सब देखते हैं सब अंधा है इतने भी देखता है इसके भी राजा बोला जाता है सब પણ ફરી આયા નથી બઉ નઈમાય એવું પડે આવું ના ચાલે પૂરેપૂરું જાણી દીધા પછી ના તજ મે ચોવીસે કલાક જ મહે છે બધા કેટલાક માણસો અહીં અમેરિકા આવ્યા અને હિન્દુસ્તાન માં તો હિસાબ છે આત્મા એક હોય ને તો ત્યાં આગળ મોક્ષે ગયા છે લોકો અત્યાર સુધી કૃષ્ણ દેવ ભગવાન બધા તો અત્યારે આ લોકો ત્યાં મોક્ષ રામચંદ્ર મોક્ષ માં ગયા છે એ ત્યાં મોક્ષ નું लक्ष्मण एक, एक, अने एक, एक, एक बात बोले नी समझे छोखा आठो एक करोड માઈનસ આઈટીસ રિપોર્ટ મુકવા છે કે સરકાર કા આઈટી કે આઈટી કે બરબત એક ઓલી પેડિ કરેક્ટ બાઈક રિચન જો પોઈન્ટ બાઈ ઇન્ડિયન વેપારી મુસ્લિમ ઇઝ નોટ બાઈ ફેક્ટ બાઈ ફેક્ટ ઓન્લી સાયન્ટિફિક સર્કમ્સ્ટન્સ એવિડન્સિયા એટલે કે મેં કેમ ભગવાન અહીં કોણ બરાઈ બોન્ડ કેના સાપ મેં મેં કીધું ઉપર એ છે आत्मा आत्माल स्वामी लगभग आप विधि क्षेत्र में पीछे एनो भी लोप थाय क्या लोप थे आत्मा नो विलय तो पे मवीर स्वामी के बीजा बड़ा तीर्थंकर आखिर आखे एनु आत्मा आत्मा आखरे, आखरे शु ભે કરીને આપડે મૂકીએ ત્યારે સોનું કેવાય અને છૂટી કરીએ ત્યારે લગડીઓ કેવાય ભેગા થાય ત્યારે કેવાય છે જુદા થાય છે લગડો કેવાય છે ભેગા થાય છે દાદા ભેગા થાય છે એવા ભેગા થાય છે એ તેવા ભેગા થાય છે અને જયારે જુદું જુદું રહેતા એક કેવાય પણ ભોગવટો સ્વતંત્ર છે બધે જોવા જાવ તો સ્વતંત્ર ભોગવટો ભગવાય આપડે સ્વતંત્ર રીતે જોઈએ છે લગડીઓ પણ એ લગડીઓ આવી ક્યાંથી એટલે કેટલાક કેટલાક નો આત્માનું પ્રમાણ છે કોઈ દેહો છ ફૂટ ના પ્રમાણ ના હોય કોઈ બાર ફૂટ ના કોઈ એટલે બધા કેટલી બધી હાઈટ ના હોય છે મુક્તિ પામે તે પ્રમાણ હોય એમ પૂછે છે કે પછી આત્મા આવવાનો પ્રશ્ન હોય ખરો તમને લાગે છે સનાતન વસ્તુ ને આવવાનો પ્રશ્ન એવું પણ થવાનો પ્રશ્ન હોય ને લઈ પ્રશ્ન ના હોય સનાતન છે આત્મા પરમાત્મા તૈયારી છે તમે આમ જ મને જોઈ લો તમારા પાછું પેલું મને હું આપ્યુંલકી પણ હું મમતા તો માલકી કરી મમતા રાખવા તો તમે કેવું ને કે તમારી આપો ચાલો ના ફોલ થયું સાચું સં્યાસી આચાર પધલ માં પાર્કા બચી હશે એ લોકો બઉ બારા કરવા ગયા પણ હજુ થયો નથી આ તો તમને મન તમારી સત્તા માં તમારે કયા પ્રમાણે ચાલે એવું થાય તમારી આજ્ઞામાં રોજ તમારે જેટલા આઈટર નામ લખે છે ને નામ લખાઈ ગયા છે એટલો નહીં आने संगीता आने दीकी आपके। <laughs> बर बर। भी दीखी कॉपी आप चलो बस बस तब तभी लोग बट गए थे वहां धन वट का इसकी जरूर है डॉक्टर को पूछे के साथ ये दादाने की तो क्या जरूरत है श्रद्धा ऐसी बैठे प्रणाम कर लिए आपका कोई ऐसा नहीं, हो यहां का विधान तो हमें मोक्ष जगह हाई हो सकता नहीं आपकी कृपा रहे मोक्ष की कोई जरूरत नहीं वैसे लेकिन आप सत्ता आग्रह किसी को बुरा लगे तो मैं वो करने को तैयार होना रखना क्या है और मोक्ष क्या नहीं क्या देखो ये आया ऐसे ही होता है સીધા હો જાઓ પહેલે આડા હોય તો કેસ આડે નહી હોય આડે નહી આડે સીધા હોય આપે आदे आधा हो जाए घर में जाने के बबस आधा हो जाए क्या होता है सीधा होना चाहिए वो सीधे के लिए मोक् है, है वो तो भटक भटक भटक नंत्र होता जी बटेक भटक करने का भटकने के लिए समझे जब, जब खरास हो जाएगा બુ સર્મ લેગા નહી જરૂર હોય તો નામ છે પાપી આત્મા હતા કેવા શુદ્ધ આત્મા થયા પાપ ધોઈ નાખ્યા બધા જ્ઞાનાદની થી કશ્મી પુરુષ થયા કૃષ્ણ ભગવાન ગીતા માં છે જ્ઞાની પુરુષ પાપ નો ખોટો હોય ને નાશ કરી શકે કોઈ આ દુનિયામાં ભગવાન પણ ના કરી શકે જ્ઞાની પુરુષ જ કરી શકે ભગવાન ભગવાન તો વિતરાગ હોય હાથ ધારે એવા વિતરાગ ભગવાન લાગ દેબ આ તો જ્ઞાની પુરુષ જે હજી ભગવાન થવાના બાકી છે એ જાય ને એટલે આ દેખાય છે જ્ઞાની પુરુષ બોલે છે ત્યારે ભગવાન તો એની છો હાજર થઈ જશે એક ચાલીસ મિનિટ બોલો ને હાજર થઈ જાય શું કર્યું જયારે જુઓ તરફ અને તમારા હરેક જતી કોઈ જતી ના રીસ ઇઝ ધ કેશ બેંક ઓફ દિલા કેશ બેંક ઉત્પન્ન થઈ નથી બધી ઉધારી જતી બેંકો બહાર જશો કોઈ પૂછે તમે કોણ છો તમે શું કેશોત્મા સમજાવું તમે શુદ્ધાત્મા કહો તો પેલો ગુચાઈ કે પેલો શું કે શું બોલે છે આ મળી જ બાર ભ્રાંતિ ની ભાષા ચાલે કઈ ભાષા ચાલે અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે આ ભગવાન ની શુદ્ધ ભાષામાં તમે શુદ્ધાત્મા થઈ ગયા બાર ભ્રાંતિ ની ભાષામાં તમે સંપક ભાઈ એટલે બાર ભ્રાંતિ રિલેટિવ ભાષા ભાષા છે ભગવાન ભૂલ હતી ને આ રિલેટિવ રિલેટિવ અને રીઅ રિલેટિવ બાર રિલેટિવ પાંય જીવાં તમક ભાઈ જીવા હાથ માં લો ઘેરવાઈ જીવા આદર ઓ સતન જીવા સનો ઘે કદર જીવા કદર ઓ સદર બાર ઓલ રિલેટિવ થાય અને બાર રીઅલી પાંય સુદ પાસમાં બસ એ હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું એમાં બે આજ્ઞા તમને આપી આ આજ્ઞા પાડે અને કેટલીક માસ એનાગતિ થાય એની જવાબદારી મારી છે